દીધું કલ્યાણ થઈ જાય બુદ્ધિ વપરાય ને છે બુદ્ધિ મારા જેવાનું બુદ્ધિ જતી રહી તાર પછી વાંધો નહીં તે પ્રવાહ માં જ આવ્યો પ્રવાહુ રહી કરનાર શું કહ્યું ઉદયકર ના પ્રવાહ માં બુદ્ધિ જતી એટલે મારે મોક્ષે ના જવું એટલે જવું પડે જવું પડે ના જવું તો જવું પડે નિયતિ દખલ કરી અહંકાર બુદ્ધિ થઈ જાય છે નિયત આગળ પણ નિયતિ દાદા એટલે કર્મજરા ને નિયતિ તો એને આગળ લઈ જાય આગળ બરાબર આવે અને ભોગવડે કરાવે કેવું બંધ કરાવે દરો ગયું છે સંધા થવાની શક્તિ હશે કોઈ દુનિયામાં સ્વતંત્ર શક્તિ નિયતિ શું કર્યું છે હવાનું છે ઊંઘારે લાવે છે બધું નિયતિ જ કરી રહી છે તો પૂર્વકર્મ કરી રહ્યું છે માણસ કશું કરવાનું પૂર્વકર્મ કરી રહ્યું છે એમ ન કેવાય પૂર્વકર્મ તો પૂર્વકર્મ બોલવાનું નઈ એ જોખમ છે બોલવાનું ઉદય કરેવાનું તમારે એટલે એ પૂછ્યું દોલ બરાબર દખલ કર્યા તો એ નઈ હાલ તો નઈ દો બે માસ એક પૂર્વકર્મ જે છે ચા મારી કરો પૂર્વ કરી ચાલવા દિવસ બચાવ પણ એ ચા મળી આવ્યું પ્રભાવ જે કયું જીવકાુટ નહી કાખ રૂપિયા પ્રમાણે કાર્ય કરવાનું એને કઈ કરવાનું નિયતિ પ્રમાણે કાર્ય કરવાનું એટલે કઈ કરવાનું નિયતિ પ્રમાણે ના કરે શાંતિ વાળો છે ને એ તો બરાબર છે આજે આપ છો એમ કે એનો વાત શું તબ નથી જાય પોતા પણ ના ભાઈ અને પોતા પણ બેસાદ બે પોતા પણ શું છે પોતા પણ આવે છે ને જોયેલું નહી પોતા પણ લાખ કમાયો પાંચ લાખ કમાયું તો ખોટ ગયે ભગવાન ગરીબ માં ઉદે કર્યો ઉદે કરો પોતાનો રોજ ખબર જો કોઈ દીઠા નઈ દીધો તો કરીએ કોણ અને પછી જો ખરાબ મનુષ્ય કેટલા ખરો પણ બાર નીકળી આપે કે બહુ દોસ્ત છે તમારામાં ભગવાન પાસે બોલવાનું એક દોસ્ત અને કોઈ દેખાય છે જોવે તો દેખાય જોવે તો દેખાય એટલે પોતાનું હિતાહિત નું સાધન જ નથી જો દેખાય <laughs> ચિંતા પછી ચાંદતા કોણ હજાર શું પાડવાનું ચિંતા એમ થયું લો એટલે સમાન ગાડી ચાલતું હોય એ કર્યું એમ નવલો કેવાય લોક કર્યો એટલે બીજા પણ ઓછા થાય મારી પણ વધે એમ નવલો ભાવના કેવી કેવી ભાવના ઓછા થાય મારી વધે પોતાની ઈચ્છા થાય ઓછા થાય એમ પોતા પણ હોય ના હોય તો થાય પોતાની હોય ગાળું ચાલુ કહેવાય જાના માટે જોડે લીધે તો આજુ દીધી જોડે લીધા ખોલું તમારા જઈને વધારે મારી સામે આપડે વિચારવું જોઈએ કેવાનું ચા હારું કે હારવાયું આવતા ભવ બગાડવા મનુષ્ય પણ જૈન નો ધર્મ મળ્યો દીતરાગની વાણી સાંભળી પણ જોતા હશે હવે ત્યાં જાઓ મીનિંગ ચિંતા થાય જીવન જ કેમ કહેવાય ચિંતા એટલે ભગવાને શું કર્યું દેખ્યા કેવલ નામ એ નિશ્ચય કરી ચિંતા ધ્યાન થોડી દેખાય રાય જોઈ નહીં થાય બોલાઈ રાય આપણી જીવન જેવું નહીં જોયું થાય બધું દેખાય બધું દેખાય થોડી સમજવી દઈ ના આપડે કરતા એ કયા કઈ સમજું છે જોખમ ને નાદવાનું જે લખ્યું હોય ચાર છ વર્ડ પર કે અહીંયા અડધો નહીં જોખમ છે એવું સાંભળી લીધું જાણ્યું હોય જોખમ ને તો પછી અડિયા નહીં તમને કેમ લાગે ચિંતા ના થઈ જીવન ગમે ખરું એટલે તો આપના દર્શન કરવા આવ્યા જ ના બરોબર એ દિશામાં પહેલેથી હતા જ ને દિશામાં શું પ્રયત્ન કર્યા તમે પ્રયત્ન કરવા તો આજે કોમ નીકળી જાય પણ તમારે ભાવના ક્યાં કાઢી બીજું કઈ શોધ માં એવું કહ્યું બોલો પછી આગળ બોલો સત્પુરુષ ને શોધી લેણ માં જે. જામીન થયા પણ કેવા છે કોઈ પણ ભગવું ગોળ લુગ કરી હોય બ્રાહ્મણ હોય એમ જોતા નથી એવી કદાચ કઈ નહીં કે છે કે આત્મા શાસ્ત્ર માં નથી સાંભળવાનું સહાય નથી એવી ગુપ્ત ત્યાં આગળ કામ થાય અનંત જ્ઞાની પુરુષ કામ થાય મુક્ત પુરુષ મુક્ત હોય તો ખબર પડે એમ મુક્ત કોઈ મુક્ત માણસ પાસે ગયેલા નહી ના લખવું જોઈએ આ કાગળો લખી નાખ્યા તમે ક્યાં આવે નકાવી મારી મહેનત નકાવી જાય ક્યાં આવું લખ્યું છે એમના અનુયાયીઓ સદગુરુ નથી હા એના અનુયાયી વાત ખોટી પડી અને સમજણ નથી બીજું કા ની શોધ માં માત્ર એક શોધ કરી રીતે ચાલુ લખ્યું આ ગપુ બરોબર તું આમ કરી આમ કરી તો તું ના થયું જામીન થતું એ લોકોજન ભરૂચન મળતું હોય તો ગણે કાક પામે આપ્યું કે માસ્ક પામ્યા હોય પુરાવો હોવો જોઈએ આ તો જાનજન મળતું હોય અપમાન કરતા અપમાન કરતા અપમાન થઈ જાય અરે પાંચ હજાર થેલી કપાઈ જાય ગજુ કપાઈ જાય થઈ જાય મારી નો સામે સાઈઝ જાય ને જ ના કહેવાય એક લાખ રૂપિયા ની થેલી હોય ઉદય ના કપાયું છે નિમિત્ત છે આશીર્વાદ આપીને છૂટો થઈ જાય પણ આપણને સમજાઈ ના પડે મહાવીર શું કરે કાગળ કાગળ કાગળ કાલ થી ચિંતા થઈ રહ્યું છે કાલ થી થઈ રહ્યું છે કાલ થી ચિંતા વગર એ નીકળવાનું છે અને બાર જયા પછી દૂધ દૂધ મળશે કે નઈ ચિંતા કરતો બુદ્ધિ નથી બુદ્ધિ આયોગ માં શું જોઈએ છે તમારી વાત હોય કરો આખી રાત પૂછે છે એવી ઈચ્છા છે ચિંતા માર્ગ પણ પામ્યો કેવાય પસંદ હતું પામી પસંદ કરો કે સ્વસંદ માં જ દેખાતી વધારે પામે એમ અનંતે કદાચ મોકલ્યા તું કાલે કેવરાવેલું કે દાદા અહિયાં છે ભગવાન ની જે શાસ્ત્રો કહે છે એના ઉપર આપડે સમજી સર ભગવાન ને જે શાસ્ત્રો કયા છે એના પરથી આપડે સમજી આપડી સં ખબર પડેલી એના માટે યોગ્યતા મેળવવી જોઈએ એના માટે યોગ્યતા મેળવી જોઈએ એના માટે યોગ્યતા મેળવવી જોઈએ યોગ્યતા યોગ્યતા નથી લાગે જન ચિંતા થાય પણ સર્વિસ કરવી જોઈએ હીરા ભારત માં હોય હીરા વાળા પેલા સર્વિસ કરવી જોઈએ ને ત્યાં આપણને જ્ઞાન ગ્રામ માં લહેલું થવું પડે થવું પડે ઘરે ના થાય તો શું કરવું પડે કરવો પડે વિશ્વાસ વિશ્વાસ સરળતા જો ત્રણ પાછળ ના થયો પાછળ નાની પાછળ ના થયો આપે પણ પાછળ ક્યા વસ્તાર એકદમ આવ્યા હમણાં નબળા આપી દો કલ્યાણ થઈ ગયું નહીં આવે ને કાતા જ્ઞાન લેવાનું એના સચી ગણો નહીં આવે અત્યારે જે વાત છે એમાં શું શું કેમ ને કયું ન કહેવાનું કદું કહેવું છ મહિના બધી રાખવું પૂછાય છે શ્રદ્ધા છે એમને જીવંત શ્રદ્ધા જ રહે તગ્યા જીવંત ક્યાંથી લાવે સર્વજ્ઞ સર્વજ્ઞ ની કોણ કરાવ कई आज्ञा पाई तेज्ञ लो आज्ञा पाई को मैं तब्न पर श्रद्धा मान जगत में जीव जगत नीवी जगत न जीवो ज्यादा कर्माधीन से ना अगर इच्छा नुस्सो करो तो करवा नहीं गुस्सा नहीं करो तो न અને રૂપિયા હોય તો થાય છે ગુસ્સો અને ગુસ્સે નથી તો થઈ જ જાય છે એના ઈચ્છા ને ઈચ્છા નો પ્રસંગ છે તો થાય થઈ રહ્યું છે સલાહ થી થતું હોય થઈ રહ્યું ક્ષણું નહી ત્યાં સુધી બોલું છું ને કે માણસ એવા ઉલ્લાસ માં આવે બધું આપણું જગત ભૂલી જાય તને હશે એક જ આજ્ઞા પાવી હોત હોત સત્ય વસ્તુ ઉલ્લાસ હોત સરળતા હોત કઠોરતા ના હોય સરળતા હોય કયો ગુણ એક છે પાત્રતા ના લક્ષણો શ્રીમતી લેખા છે ને વિશાળ બુદ્ધિ વાર બુદ્ધિ મધ્યસ્થતા મધ્યસ્થતા સરળતા સરળતા અને જીતેન્દ્રિય પણ જીતેન્દ્ર આટલા જે ગુણો હોય એ મોટી કરી આપડી પાસે તિલક થયું તિલક માંગે છે પાછળ કરવી જોઈએ દરરોજ દરરોજ એમને એમ તો પેલા આપડે આ વસ્તુ દ્રષ્ટિ માં રાખીને કરી એમાં બે ફરક તો ખરો ને રીત ગાય ને રીત ગાય જે અજ્ઞાની અને જ્ઞાની બે માં ફરક ખરો છે अज्ञा ज्ञा फो खे ज्ञाज तो सर्व प्रकार मुक्त ज्ञा विरह तो ज्ञा विरह ज्ञाती तो ज्ञा विरह લક્ષ્મી નો લાગત થઈ ગયો સમજે પછી એકદારો ને આગળ પછી પણ આ રાત તો સમજી પછી એક ઝડ અપમાન કરાવ એક જ આજ્ઞા બધા એક બઉ થી ભગવાન અને એક કઈ પાડતા હોય કેતા સારી એક પાડું મારી પાસે નમસ્કારોષ રાખી સમજે ના શું શું તમને કેમ લાગે બરાબર છે સમજાતા છોકરા પાડે આજ્ઞા એ બીજું કોઈ ધર્મ જ નહીં આપણે ટાઈમ શાંતિ રે એ ટાઈમે સારા પુસ્તક વાંચીએ જ્ઞાની પુસ્તકો શાંતિ રહે અંતે તો બાળટિયાની વાત શાંતિ રહે સમજણ આવીએ કહેવાય નઈ શાંતિ ને બે પુસ્તક વાંચ્યા શાંતિ થાય પણ આજ્ઞા પાળી ને એટલું કહેવાનું એક આજ્ઞા જો પાળી હોય તપાવ દેવું તપાવ દેવું કહેલું એક શબ્દ જો કોઈ પામે બહુ એનો વિરોધ ના ચાલ્યો એ બહુ થઈ ગયું ખબર છે કે સદી મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે બંધન છે હૃદય છે સદીવ મૂર્તિ વગર આ વાત યાદ કરે ને આ કહેલું એક અત્યારે માને વાત તો બદલાવ થઈ જાય કેવા જ્ઞાન થઈ ગયા ખબર દુનિયા કોને બનાવી લાગે આ દુનિયા કોને બનાવી લાગે છે હતું એક જ હતું જીવનાધિ જગત અનાધિ જીવનાધિ જગત અનાધિ જીવનાધિ જગત અનાધિ તો જે ગુણસ્થાન જે મોક્ષ નું ઉપાય ચૌદ ગુણસ્થાન બતાવ્યા છે એનું શું કરવાનું પછી જીવેક બતાવ્યા છે તો એને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ ગુણસ્થાનો ચૌદ ગુણસ્થાનો ગુણ ગુણ સ્થાનક જે કહેવાય છે એ જે જે કરશે ને એના કરતા પહેલું ગુઠાણું મજબૂત થયા કરશે જે કરશે તે સાચે તો તેનું ગું સંબંધ કરશે તો પછી સામર્થ્ય યોગો તો ઘોડા ઘાસવાની સમજણી કરે છે શું કરે છે સસંધી કરે તો આ વિતરાગ્ય ભગવાન રોગે તો પછી આ વિતરાગી ભગવાન તો એ માર્ગે વિતરાગી ભગવાન તો એ જ માર્ગે ગયા છે સ્વચંદ નહી એટલે આ ચૌદ મુવા માંગે છે સ્વચ્છંદ કરી ચૌદ મૂનતા સ્વચ્છ કરવા માટે નથી तो धर्म करते नुकसान नहीं भगवान कहेला कहेला थे कहते समझी पड़े આત્મસિ માં જ કહ્યું છે કે જ્ઞાની માર્ગ ન હોય જ્ઞાનીઓ ન હોય જ્ઞાનીઓ ન હોય ત્યારે એમને જે કહેલા જે શાસ્ત્રો છે એ ગ્રહ કરવા એ વાંચવા વિચારવા એમને કહેલા જ્ઞાન છે ज्ञा तो, जे जे ने ना तो कर जो ज्ञान कहेलास्त्रो प्रमा वर्तन करू शू कर ना कहू ना बीजेपी जगत में वर्चूज नहीं तो सौ तारी कहू तो शास्त्रो वाचवा तो एक अच्छे समझे मैं बताओ પોતાની મેક્ટર એસ કરાય છે ડોક્ટર પુસ્તક હોય છે ત્યારબાદ જોઈને દવા ઉગાવી દઈએ અને આપડે ક્રિસ્ટન આપડે કહ્યું કે એક એક વસ્તુ લઈને પણ તમે એની પછવાડિયા પડો એટલે આપડે કહ્યું એક શબ્દ હોય તો એક વાક્ય ગ્રહણ કરી પછવાડે તો શું છે મોક્ષ કહ્યું થોડીક વિષય થઈ માટે આ તો જાદવ બંધ થઈ જાય બરાબર છે તેના સેત છે ઊંચા બુદ્ધિ થી હિંસા થશે જુદા પાછા અને આ ત્રોદ્રજ્ઞાન ખરાબ છે માટે જ મોક્ષી જવાતું ને આ પ્રન રોત જ્ઞાન ખરાબ છે એટલા જ માટે મોક્ષ નભી જવાતું ને એ જ રોગ છે ને એ જ રોગ છે ને હા ભાઈ એ તો બંધ થઈ જાય એ બંધ કરવા જોઈએ ને બસ થઈ જા ના થતા એટલે વાંધો નથી પછી પાંચ સમય કારણો જે છે એમાંથી પુરસાયું કોને કહેશે દિશા મૂળ નો પુરસાદ કેવો હોય પણ મૂળ થયેલું દિશા મૂળ ને ખબર જ પડે કે ઉત્તર બધા જાય કઈ બાજુ છે આ જીવ માત્ર બધા દિશા મૂળ છે એ જે પુરસાદ કરે છે પુરસાદ કરેલો કેવું તો ભગવાન નો રસ્તો ખોટો કેમ એકવીસ હજાર વર્ષો સુધી ચાલશે એ કેમ માર્કે ખોટો એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે એ માર્ગ મારી ગયા એનો એટલું ઘર છે એટલે પુનૈ બંધાશે મોક્ષ માર્ગ એ બધા ફેઝિસ થી જાણે બધા જાણે લેનાર આવ્યો એને જાણે છે કે બીજું છે મારો બધું જાહેર કરવાનું કદી સારી થઈ રેખા ખરાબ થઈ રહી કાજુ છે કાજુ છે ખારા છે કારણ અજ્ઞાની પણ જાણી શકે છે કે આવું ખારા છે બઉ તીખા છે અજ્ઞાની બુદ્ધિ જાણના છે બુ શું જાણ્યું એ પણ જાણ્યું પછી આમાં ચિત્ત મન એ બધા કેવી રીતે કામ કરતા હોય છે આ મહી પડે જીભ ઉપર આવે ત્યાં સુધી ત્યાર પછી મન નું ફંક્શન શું હોય છે अभिप्राय स्टॉक तो है पाला अभिप्राय नो स्टॉक है मन पास मारी बी सारू बध मन ना कूल है मन नो स्वभाव है પણ જ્ઞાની ને બુદ્ધિ એ જે જાણ્યું બુદ્ધિ જે જાણે છે બુ જેને જાણે છે એને પોતે જાણતો નથી બુદ્ધિ જેટલું જણાવે એટલું પોતે જાણે પોતે ડાયરેક્ટ જાણી શકે ડિરેક્ટ ના જાણે પોતે જા લીધો એ જાણે બુદ્ધિ નું કાર્ય પોતે ના કરી શકે એમ બુદ્ધિ નું કાર્ય પોતે ના કરે એમાંથી બુદ્ધિ જાળવી તે જાણ ના ઇન્દ્રિય તો ઇન્દ્રિય સુધી આશરે ધ્યાનના એટલે ઊંચા લેશે બધું इंद्रि नुद्धि इंद्रिओ असरो बुद्धि दिखाड़े जाने એને જાણનારો એને જાણનારો કોણ ક્યાં જાણનારો કોણ ક્યાં જાણનારો કોણ કોને અજ્ઞાની ને અહંકાર જાણનારો અહંકાર જાણ ક્યાપ કરે છે વિષયોમાં પણ ઇફેક્ટ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોમાં ઉભી થાય છે ને ઇફેક્ટ બધી જેમ પેલું આંખ જુએ છે જીભ સ્વાદ લે છે એ કઈ ઇફેક્ટ બધી ઇન્દ્રિયો માં જ હોય છે ને સ્પર્શ્રી હોય છે એવું કહી શકાય વસ્તુ હોય વધારે પાણી ગરમ કર્યું હોય ભોગવે શરીર થાક્યું તમે હું થાક થાક લાગ્યો